એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વા વાઈ આજે તો મુસ્તુખાન આવ્યો છે સરફરાજ છે ઓહો હો आम सूरत में बैठा बैठा नि वार्ता सांभ वा वा। मराटा भूलकाओ आज हूँ तमने सरस मजाता कहवा चु भाई आर्ता है કબૂતરે ચિતરેલું પાણી પીધું ઉનાળાના દિવસો હતા ધોધક તડકો પડતો હતો હો ભાઈ આ કબૂતર ખૂબ જ ભૂખ લાગી હતી એ તો ઘડીક આમ ઉડે ઘડીક તેમ ઉડે ઘડીક ઊંચે જાય ઘડીક નીચે આવે છે ઉટે આ કબૂતર ઉડી ઉડીને થાક્યું અને એક છત ની નીચે બેઠું મકાનની છત હોય ને એના એક છજા નીચે બેઠું અને હાફવા લાગ્યું હો ભાઈ तड़का उड़ा कबूतर सखत लगी गुकात वही पाच कबूतर त्या बोलो उड़तू उड़तू कबूतर तो रस्ता वाक पास पहुंचू भाई रस्ता वाक पे એને એક ચિત્રકારની દુકાન જોઈ ચિત્ર એ દુકાનમાં તૈયાર થઈ ગયેલું એક ચિત્ર બાજુમાં પડેલું હતું ચિત્રકાર પાસે એ ચિત્ર માટીની સરસ મજાની થાળી દોરી હતી પાસે એક લાલ ચટક સફરજન દોરેલું અને એની બાજુમાં કાચ નો પ્યાલો હતો કાચના પ્યાલા માં પાણી જળહળ જળહળ જબક જબક થયો કબૂતર ની આંખો ચમકી એને તો થયું વા કેવું સરસ મજાનું પાણી લાવને ધરાઈને પાણી તો પીવું એને તો તરસ લાગી હતી ને ભાઈ એટલે આ કબૂતર તો પાણી પીવા જોરથી ધસ્યુંડું ઓ ભાઈ અને જેવું એ પાણી પીવા માટે ગયું સઠાક અવાજ સાથે બિચારું ભટકાયું પેલા દોરેલા ચિતરેલા લાગતું હતું અને એ તો તમર ખાઈ ને બફાંગ કરતું પડ્યું પેલો ચિત્રકાર હતો ને એ ચોઈકો એને જોયું કબુતર તો નીચે પડેલુ ગભરાય ગયું હતું અને ચાંચ ખુલ્લી આખો બંધ ચિત્રકાર તરત ઉઠ્યો કબૂતર ઉપર થોડુંક પાણી છાંટું થોડુંક પાણી કબૂતર ની ચાંચ માં રેડ્યું એને અને થોડીક વારમાં તો કબૂતરને કળવળી એના જીવમાં જીવ આવ્યો અને એ તો ભાનમાં આવ્યું ભાઈ પાછું એટલે કબૂતરે આંખો ખોલી ચિત્રકારે નીચા નમીને થોડુંક પાણી પાંચ કબૂતરને અને કહ્યું એલા ભોળા કબૂતર આવું કાંઈ ચિત્રમાં દોરેલું પાણી પીવા ઉડાતું હશે આવી રીતે હવાય પાણી પીવા આ તો ખોટું પાણી છે પણ કબૂતર બિચારું શું કરે ભાઈ એને તો તરસ જ એવી લાગી હતી એટલે એ તો ભૂલી ગયું કે આ તો ચિતરેલું પાણી છે સાચું નથી તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો આવજો